ભગવાન પ્રત્યક્ષ મજા છે અને રાત દિવસ નું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું એવી રીતે વિચારી ને આનંદ માં રહે જેને સમોગુણ ને રજો ગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણા કરવો નહીં અને જેવું બન્યા આવે તેવું ભજન સ્મરણ કરવું અને દેહે કરી ને તથા સંત પરિચર્યા શ્રદ્ધા સહિત કરવી ધર્મ માં રહે સેવા કરે એમાં પૂર્ણ કામ માનવું ભલે પૂરું કર્મ નબળા હશે પણ એ આને જોગે નાશ પામે છે ન થાય નથી બોલવું છે જેને તામસી કર્મ ઘણા હોય તેના હૃદયમાં કળિયોગ વર્તે ઉપાય કે ના ટાઈ તામસી કર્મ ઘણા ઘણા સાહિત્ય તૈયાર કર્યું જીવ ને આગળ રસ્તે ચડાવવા ને માટે શાસ્ત્ર ની રીતે સંશોધન કરી ને નથી આ સાહિત્ય કોઈ ઉપાય ટળે કે ના ટી શ્રીજી મહારાજ બોલ્યા છે જો એને શાંત તથા પરમેશ્વર ના વિશે અતિશય શ્રદ્ધા હોય અતિશયો સમજ્યો ને આવ નાના મોટા સેવા તો કરતા ને પણ આ કર્મ પ્રમાણે નો આવે કરતા હોય કેટલાક શરમ થી કરે કેટલાક શ્રદ્ધાથી કરે કેટલાક અતિશ્રદ્ધાથી કરે કર્મ એ ના એ કરતા હોય કરતા હોય કરે બે કરે કરતા હોય પણ ફળ માં ભેદ પડી જાય કરતા હોય વેઠે કરે બે કરે એ પણ એ જીવ ને ખબર ન પડે એ તો કરતો એમ તો કોઈ કેતો નથી ખબર પડી જાય બીજા હા પણ એને ખબર ન પડે ને બીજા ને તો ખબર પડી જાય બીજા ને એટલે બધા નહી ખબર પડતી હોય અને પડે ક્યારેક સત્વગુણ માં હોય ત્યારે એનો જવાબ બરાબર હોય અને ક્યારેક અહમ ભેળો હોય ને ત્યારે જવાબ હોય એ દેખાતું જ અને આપણે ચલાવું સામે પૂછ્યું છે પૂછ્યું છે પછી શ્રીજી મહારાજ બધા છે જો એને શાંત તથા પરમેશ્વર ના વચન ને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા કામથી કર ભગવાન કે મોટા સંતો જેમાં કોઈ ઘાટ સંકલ્પ ન થાય ગમે તેમ કે ઘાટ સંકલ્પ ન થાય એવો એવી દ્રઢતા એને વિશ્વાસ કહેવાય અને પોતાને કરવાનો ઉત્સાહ એને શ્રદ્ધા કેવાય જવાબ આપો તમારે આપવો પડે બરોબર અને વિશ્વાસ કરતો નથી એટલું કર મોહન પ્રસ માં હું કરી શ્રદ્ધામાં હજી ઓછા વસ્તુ રે ખરો વિશ્વાસ તો દ્રઢ દ્રઢ હોય એ વિશ્વાસ હજી વસ્તી કરતી થાય ખરી ભગવાન અથવા મોટા પુરુષ છે તત્પર છે કરવું એ શ્રદ્ધા કરવું કયું કરવું કેટલાય વર્ષ જાય તો કેવી રીતે મૂળ પ્રકૃતિ નહીં હોય મૂળ ઉત્પત્તિ માંથી ની પ્રકૃતિ હોય પછી આમ તો માસ્ટરો એ વાત જાણતા હોય તો ક્યારેક નીકળી આવે ને છોકરા ને બંધારણ માં આવે છે ઉચ્ચારી કાર ઊંચી આવે તો એ શું થાય છે એમ જોવું નહીં બરોબર વિશ્વાસ ની શ્રદ્ધા નો વિભાગીકરણ તો હોય શ્રદ્ધામાં કર્તવ્ય આવે વિશ્વાસ માં નિષ્ઠા શ્રદ્ધામાં કરવાનું હોય નાનકડા છોકરા નાશ્વાસ છે તો બેઠો છે અને મૃત્યુ નો ફાય છે એ બધા ભાગે પછી છોકરા ના બાપ ફરક જાય અહિયાં એ છે ત્યાં વિશ્વાસ એ લીધો મૃત્યુ નો પણ આ અહીંયા દ્રઢતા નો વિશ્વાસ કયો લેવો ખોરા માં દીકરો હોય ને હા છોકરા ને આ મારો બાપ છે અને બાપ કોઈ દી મને મારે વિશ્વાસ છે બાપ નિષ્ઠા છે અને એ મને કોઈ મારે એટલે શ્રદ્ધા ને વિશ્વાસ નહી આપડે બોલીએ ખરા પણ જેટલું એમાં હોય એટલું મહાપુરુષ માં હોય મહિમા કઈ તમે આગળ પાંચ પચાસ રૂપિયા વાપરવાય તો વાપરી નાખે એમાં વાંધો નો આવે પણ આ જે ને એ બહુ ઊંડા દેખો તો દેખાય શ્રદ્ધામાં આળસ પ્રમાણ આ રીતનો હોય વિશ્વાસ માં નિષ્ઠા છે કોઈ વિચારે પણ આ વાંચે ને તો વિચાર તો એનો કરે એમાં એવો દેવા રે પછી એમાં દેવા લેવાનું નથી હોત એ મોટું કામ છે ને રૂપિયા રૂપિયા તો દઈ ગયા તો થઈ રાખ પછી શ્રીજી મહારાજ બોલા છે જો એને શાંત તથા ભગવાન માં એ તો આ નિષ્ઠા ઉભી ને એ વાત લખે વિશ્વાસ નો એટલે પૂર્વ નબળા કર્મ ઓછા થતા નથી હોળી ચાલુ ધ્યા કરે એમાં કારણ કે આમાં તો અતિ મનોબળ હોય અહી આ ખબર પડે અને ખબર પડી તો જાય કારણ કે પછી એનું અંગ બદલી જાય છે પણ અંગલ હોય તો બદલે આમાં બાપમાં બાપ છે મારો અને જરૂર મારી રક્ષા કરે એ વિશ્વાસ છે એટલે નિર્ભય છે આપણે ભગવાન ને કોળે બેઠામાં ચાલુતા મનોમલ વિચારો ઉભા થાય ત્યારે આવે બધા એ ગળામાં કંઠી રાખી છે જમી રાખી છે જનોઈ તૂટ્યા પછી અળે ન ઉતારાય પાણી નો એ મારા આ બ્રાહ્મણ નગર થઈ ગયું છે આમ આમ હું બ્રાહ્મણ છું હલાયરી વાક્ય માં પૂરેપૂરી અને જો એમ બ્રાહ્મણ કરું બ્રાહ્મણ ના ધર્મ પાછું તૂટી છે એટલે બોલાય દે આમા પ્રતારણ કરેલા કાઠી ટીખડ કરે હું આવડો દોરો લઈને કર્તવ્ય અને ધર્મ મટી ને સતયુગ ના ધર્મ હોય તે વર્તે માટે ને અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય છે આ લખતા સામાન્ય તમે ભ્રસ્તો છો અમે સાધુ છે બીજા ને ન ફેરે જેને લાગુ પડતું હોય ને આપડે આ બધા સંતો તો કેવાય પણ આવો આવો છે સ્વયં પ્રકાશ આનંદ સ્વામી પહોંચ્યો છે ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને જે તેને જે પોત પોતાનો ધર્મ તેને સ્થાન જાણવું બોલી લીધું વાક્ય બોલ્યા ચાર વર્ણ પોતાનો બરાબર આજના આપડે જન્મી છે હું બ્રાહ્મણ છું એવું છે ને કોઈ ને ન મળે જેમ લાદ આવે એમ કામ કરવાનું આપડે સાધું છે એ જો સ્થાન થયું છે ને તમારે મર્યાદા માં જો અત્યારે તો બધા સારું ભ્રષ્ટ છે સરકાર એવી મજા ની આવી છે પોત પોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગી છો તે તમારા થી જો ત્યાગ નો પક્ષ મૂકીને ગ્રસ્ત માર્ગે ચલાય માટે ગમે તેઓ આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મ માંથી નહીં અને જેમ ગ્ર તમારે તો પત્ર પુષ્પ ફળ અને જળે કરીને પૂજા કરવી અને એવી પૂજા એ કરી ને જ આનંદ માનવો પણ પોતાના ધર્મ થી ચડાયમાન થઈ પૂજા કરવી એ ઠીક પછી વિચાર ચા પીવા બેસે સાધુ ચા પીતો હશે ભળી જાય અને સાધું કહેવાય છે એ બરાબર ચા તો એક નામ લેતું એવું બધું પૂજા કરવાની આવી પરમેશ્વર પૂજા પૂજા કરવા છે ને હું કોઈ બેડ હું એક વર્ષ તો કોઈ દી કયું હોય તો જૂના જાણ નવા હોય આચું ઘરે આવું વાત ન તમ આપણો અધિકાર જેવા તમે દેખાય ઠાકોરજી ના પોષણ કરાવું છું ને હું નથી કઈક વાપરવાનો ભાવ પણ એ તમને તર્ક આવવો નહીં માલી પરળસુ એ હોય એ ન કરે એટલે એને ધર્મ કહ્યું જેને કોઈ ન મળે એટલે એ છે જે ભાવો ભ્રમચારી રહ્યો કેટલાય આવતા હોય જેવા ઠાકોરજી આવ્યા છે એ આવ્યા હું તરત જ વિચાર કરું મારે તમારે નથી સંસ્થા છે પણ આ સંસ્થા છે અને સંસ્કાર આપવાની તમારે તો કોઈક આગળ કામ ને આવે આમ જ આવી રાત્રિ એ કેટલી વાગુ થઈ હતી ને આ કરવું ભાઈ અને તમારે તો પત્ર પુષ્પ ફળ અને જળે કરીને પૂજા કરવી અને એવી પૂજા ને કરીને આનંદ માનવો પણ પોતાના ધર્મ થી થઈને ની પૂજા કરવી એ ઠીક નહી તમને તરકી ન હોય તમે જા ન કરી હોય એને અમુક છું હોય તો થયું કેટલાય તર્ક થી હું કામ કરતો ખબર જ ન હોય તમારા કેટલા અને દેવી ખરા માણસ કઈ હું કઈ આપડે વિચાર કરો કે આસન ઉભું ઉભા છે કેમ બરાબર આટલા મકાન પૈસા વિના થશે એ હું જાણું એ આને માટે આપે મારા માટે નથી આપતા મારી મિલકત ના હોય કઈ હરખું જાય દુનિયા ભલે ને માને ન માને કઈ પોતાના ધર્મ માં રહ્યા તા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે તેને દ્રઢ કરી ને સર્વે રાગજો એવી રીતે સારંગપુર નું વચન પેલા હું નાનો હતો ને નાનો એટલે સાધુ જ હતો ના ઠાકોરજી ની પૂજા કરતા પણ કોઈ દેખ્યું નથી એટલે શું ના હું બ્રહ્માપિત્ર નું વાસણ ન રાખતો જો હજી અહીં કઠારી પીડ્યું છું ઠાકોરજી ને નવરાવવા માટે બ્રહ્મા પિત્ર નું ન રખાય સાધુ ને ન રખાય આપણે નાઈટા માં પાણી લઈને ભગવાન ને ધરું નવું તુંગડું તો એના દોરી નોખી આપણી નોરી કરો એના જ નવા શિયાળો હોય ગમે ઓલા પંચ ના વાસણ પેઢા હોય પણ મારા વાસણ તરીકે લાકડા ને મારું કામ એ કરવા માં દળી આવડવા ગમે આચું પડે ને એટલે જોડે ઓછું અને પછી તો હરામ હાર આવડા નહીં એમ નહી આ બધું યાદ આવજો આપણે આપણા ઠાકોર જે કહેવાય ત્યાગ ને લગતો અને છતાંય ઘણા ઠેકાણે હારા હોય ને મૂકે હોય ચાર લોકો ના માં આવે તો પદાર્થો ધરાવે એમ ત્યાગી ને આમ એવો ઉમળકો આવે તો પછી કેવી રીતે ચંદનભાઈ રાખે આમ કસી અને તું શીખ બાંધો બસ ધીમે ધીમે આવ્યા લાલજી પૂરા સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ હરે ત્યાં પીપળના વૃક્ષ હેઠળ ઉતરા બેઠી હતી અને સાધુ કીર્તન ગાતા હતા તે કિર્તન રખાવીને શ્રીજી મહારાજે તે ગામના માણસ આગળ વાત કરી છે ધર્મ વાળા અને સર્વે પાપનો ત્યાગ કરીને પરમેશ્વર થી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય તે વિશ્વાસ કરે, ને જે બોલે, તે અધર્મી માણસ હોય તે મધ્ય માણસ નું ભક્ષણ વટલવું વટલાવું ધર્મી ના ધર્મી છે ને ધર્મિકા છે કરે અને એવા જે અધર્મી હોય कल्याण ने ईचवी मे चलव नहीं धर्म वाला चाली ने सात सत नो समागम करव ખુબ જયારે અથરત છે માટે જેને કલ્યાણયુથું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહીં અને ધર્માવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય આ દેવનું કલ્યાણ થાય કલ્યાણને કોણ સમજે કોઈ દિલનો બેસવું કોઈ એમાં કાય સંતાઈ નથી તેને સાંભળી સારંગપુર પધાર્યા પછી જીવા ખાચર ના દરબારમાં ઉતરા ઓરડાની ઓછરી ઉપર બિરાજમાન થયા પોતે સર્વ શ્વેત ધારણ કર્યા હતા हरिभक्त भगवान बाह्य दृष्टि कर आत्म दृष्टि कर મનાયું છે ને દ્રષ્ટિ વાળા ની સમજણ છે અને આંતર દ્રષ્ટિ શું દ્રષ્ટિ આત્મા માં ચાલ તો ભગવાન દેખાય આત્મા માં ચાલ ભ્રમરૂપ થાય પછી પરબ્રમ દેખાય તો અંદર જ દેખાશે પેલી તો આંતર અને બાહ્ય આપણે બાહ્ય દ્રષ્ટિ માં આંતર દ્રષ્ટિ તો હોય નઈ એટલે સાધુ પાછળથી બોલો કોક આંતર કે બાહ્ય મળતા હોય પણ બોલતા નથી આંતરદ્રષ્ટિએ તો અહીંયા દ્રષ્ટિ હું ખેતી પડશે એટલે આપણે એના વિચાર જ કરતા નથી કેટલી ભૂલિ આપણો દેહ નો વ્યવહાર માનસિક વ્યવહાર વાણી નો વ્યવહાર એ આંતરજયક મહિય છે જોતા શીખવું દેખાયું દીધું અને આવડાવી દ્રષ્ટિએ અંતરદ્રષ્ટી સમજણ આવે ત્યારે સમજણ આવ્યા વિના જેમ કે આ દ્રષ્ટિમાં બધા ભગવાન જેમ દેખાતા પણ એ કેવી રીતે દેખાશે આ અભ્યાસ બઉ મગજ ધીરે ધીરે ધીરે એનાથી અલગ વાણીમાં આવી છે એ સાબ આવડા પાછી અમારે બેઠા ને એને એક સંતોષ મારે છે આપડા નાના સાહેબ નવા સાહેબ મેનેજમેન્ટ કરવી આવી કેવું બરાબર આપણે કીએ ની મહેનત તો અને આત્મ દ્રષ્ટિ વાળા ની સમજણ છે તે સત્ય છે जे, मारा विराजमान छे। मा जोवनु से। आ, अने जत होगमान તે જેમ દેહ માં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે પૂછો તો ભગવાન કરે કોઈનું મનન થઈ ગયો હું હાથમાં છું ક્યાંથી એમ આપણે કપડા બદલાવી લીધા પણ કઈ ઓયું મનન કઈ થોડું કરી નથી પાછા કારણ એ ત્રણ શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તો તે આપણે અહી બેઠા છે થી બેઠા છે એ બીજે ભણતા હોત તો સાંભળ્યું એને મળે તો જ નથી દિશાઓ માં સાંભળે ઘેરે જાય તો સાંભળે ખરેખર એવું છે અને એને જો અમારે ફરજિયાત નથી કેટલાક છોકરા માં હું દેખો છું ઝટ જમીન ઝટ પડવાની મહિમા છે એટલે હમદાય છે હજી ઉમર તો નાની મેળે બે અને જેના પૂર્વના બહુ સંસ્કાર સારામાં સારા હશે એ થઈ ગઈ અહીંયા વાત એ તો હજી એને સમજવાની વાત લાગે ઈ એનો ગુનો નથી ઉંમર નો ગુણ ના છે એટલે એ ન આવે પણ આગળ બીજમાં બીજમાં આ પૂર્વે આપણે વાંચીએ છે પ્રહલાદજી ઉદર માં હતા અને નારદજી ના શબ્દ ઉદર માં એ સંસ્કર અને કામે એમ આવડા કઈ ઉદરમાં નથી બહાર તો નીકળી ગયા હવે સંસ્કાર મળે છે ને એને આગળ કઈ હોય છે બાર વર્ષે ઉગે અમુક છ વર્ષે ઉગે અમુક ત્રણ મહિનો એમાં અનેક જન્મના એના પુણ્ય હોય ને ત્યાં બે ભાવ થાય છે નહી તો ખાઈ બે નાતા મારે કોણ એમના પારસ ખોળા આવરણ એવું છે ને નીકળી નગજમાં સત્વગુણ ક્યારે આવે જગત આવું છે એવું જ્ઞાની કેદી થાય અને ભગવાન આવા છે એ બાર સાંભળવાનું જન્મ પાછી બીજી ભવની ભૂલવણી વચમાં ઉભી થઈ સેવા કરો સેવા કરો સેવા કરો બિચારો રોખ ગયો એને સાચી વસ્તુ આવે કે નહીં હાથમાં આવડા મહેનત ન કરવી પડે ને પૈસાથી પતી જતું હોય તો એમાં આવડવા એ રાજીવાસ છે બેન એવું છે એમાં એને મલિફાનું જ્ઞાન મળે કે મળે જ નહીં કોઈ આ માર્ગ જ છે ગીતામાં તમને ખબર છે સ્વલ્પ મધ્યક્ષ્ય ધર્મ આ માર્યું જેવો છે ને આમાં થોડુંક પણ જો આવી ગયું ને મોટા ભાઈ થી રક્ષા કરે હવે મોટો ભાઈ શું પાછું નહીં આ દેહદારી થઈ એટલે દેહની બાબતમાં કોઈ ભૂલચૂપ થાય માનસિક ભૂલચૂપ થાય વાણીની વિકૃતિથી ભૂલચૂક થાય એનાથી આવડા રક્ષા કરે છે મહત્તું ભયાત્રો કર્મના ફળો એવા છે કે એમાંથી ભારે આપત્તિ આવવાની હોય હા એ નીકળી જાય છે અને એનું બિરુદ બાજુ ભૂલ થઈ હોય તો માફી આપે આ માર્ગે ચાલ્યો રહે તો ચાલ્યો આ માર્ગ છોડી દે તો ભીનો આવે ભગવાન તરફ ચાલવાનો અને જગતના ભાવ છોડવાના ભગવાનના ભાવ વધારવાના એ વધારતા વધારતા ભૂલ થઈ ગઈ ને એને માફી આપે છે ચડ્યો ને ચડો છે આ ઊંડું સમજવા જાઓ ને ભગવાન બહુ દયાળુ છે આખો વિધિ મૂકી દે તો પ્રાયશ્ચિત વિધિ જો આ ભૂલ થાય તો અપ્રાશ્ચિત કરો શા માટે પ્રાશ્ચિત રસ્તે આવવા માટે ભૂલમાં ભૂલમાં ન પડી રહેવાય બધા જવાય ભગવાન હું જે છે કે જીવ છે એ ગમે એટલે જે આપણે આટલા બધા નિયમ લેવાના બધાએ બધાએ સંગો પાંદરે એમ કે બહુ આકરાથી આપે એમ બરાબર મારે શું કેવું છે કે એમાં ભૂલું થવાની પણ જેમ હમ ભૂલ્યા હવે હાલથી ન ભૂલ્યું એમ કે વળી રસ્તે થાય વળી ભૂલ થઈ જાય પણ એને યાદી છે કે હું ભૂલ કરતો એટલે એને ભગવાન માફી આપે પણ ભૂલ કરતો જ નથી અને માફી હું આપવા જો શિવ એટલે ભગવાન હા બેની હરથી પ્રકૃતિ ક્યાંથી હોય કોઈ લો કોઈની ભૂલે નહી અને આ ભૂલ વિનાનો નહીં હે ભૂલ બરાબર બે વચ્ચે બહુ અંતર જેવું પ્રાણી માત્ર ભૂલને પાત્ર જોઈ આમ કહ્યું જેવું પ્રાણી માત્ર એ ભૂલને પાત્ર ભૂલને પાત્ર કોણ નહીં જોઈએ કહ્યું તો આપણે બીજી મહિલા તો છે ને હે આપણે છીએ આ મહિલા માફી આપે છે એટલે એની દયાનો કોઈ પાર નથી આપણે તો પ્રયત્ન કરી રાખો બસ ભૂલથી પાછું ન પડવું દઉં આપણે ભૂલી ગયા એમ નહીં ભૂલ ભલે થઈ ગયું ફળો પાછા આવો પાછા એમ ભગવાન માપે છે